બધા કઈ જોડો પૂછો તો બઉ સારું લાગે તમામ પ્રકારના ખુલાસા હું પોતે દાદા ભગવાન નથી સમજ ને દાદા ભગવાન નો પ્રગટ છે તે છે છે કારણ કે આ કાળમાં ફૂલ બોન થઈ છે કે આમ શું છે આ કાળ વિચિત્ર છે દાદા ભગવાન મારે ચાર દિગ્રી થી ખૂટતી પૂરી કરવી પડે ને એટલે ત્યાં સુધી હું શું છું કે નથી ભગવાન થઈ ગયો દાદા ભગવાન કે નથી બાદ નો રહ્યો હવે આ બધું પુરુષ શું થયું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 લૌકિક તો બહુ જ આવે તમે જાણીશું પણ અલૌકિક વાસ્તવિક શું છે એ જાણવા જેવું આપણે કહ્યું આ કામ પૂર્ણ નહીં થાય તો ક્યારે થશે તો પૂરો થઈ ગયા જેવું જ છે ને મારે ચારે હું મુક્ત જ છું શું કહ્યું ઇન્ડિપેન્ડન્ટ हजू आ दादा पमस्कार करवाकी हजु कार्यू काम जगत ना मेरी इच्छा पूरी थाय मार्ग पूछ आती भावना रही गई पांच पचास हजार मनसो पारू पे अरे हजारों दादा ने याद करे मैंने રાત દરે ભૂલતા જ નથી એક સેકન્ડ નથી કેટલાક તો વહુ વહુ મારે છે ને ત્યાં મને કે જો આ લવરા ભાઈ હું સમજુ કોને હું સમજુ એટલે મેં એને કહ્યું કે તને અહીં કહી દેશે એટલે આપણે જે કરીને કામ કાઢી લેવાનું કઈ બીજી બાઈએ ને તે કઈ આવવાની છે એવું જ ના આવે ને આ બાલ મનુષ્ય પણ આવો એનાથી જ કામ કરી દઉં જે પાણી એનાથી કામ કાઢી લેવું ગરમ ગરમ થઈને કામ કાઢી લેવું ફેમિલી બનાવટ નહીં કરે ધરમ કર બનાવટ નહીં કરે આ તો કરે એવું નહીં વાત તારા ઘર મને ગમતું નથી કરારા મને આપણે ગુરુ મત છે એવું કદાચ બોલતા નહીં પાણી કરે એવું જ કદાચ બોલતા નહીં એમ વાંધા તારા મનમાં રાખીએ કરો પણ મનમાં રાખીએ થોડું ખુલ્લો કરવો ના મનમાં રાખી કુદું કે શું આવશે મને કોઈ કે દાદાજી તમે એક છો એટલે હું સમજું કે હવે બારો ગાડો અહંકાર ઉભો ના થાય તો એને મને દુખ આપે એનો અહંકાર ગમે દુઃખ આપે એ મને જ દુઃખ આપી આપડે કહી દઉં કે તમે ગમે એમ બોલો પણ મનગમતું રહે જાય આપણે તો તો દૈરી દૈરી ને બે બાજ્યા હોય ને છોકરા મારી પાસે આવે ને પાણી પીવાનું શું છે ખે અગિયાર બોલો નમોઝાયાણ નમો લો સાહુણ એસો પંચન મુસણો પરમ હવૈ મંગળ મંગળ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવ વાસુવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ભૌતિક દ્રષ્ટિ છૂટી નથી અને આત્મ દ્રષ્ટિ થઈ નથી એ જ્ઞાની પૂજ કરી આપે એટલે તમારે જે પદ જોયું હતું તે ટિકિટ તમારે મને કહેવાય કે મારે કરું કુટુંબ નું શાંતિ રે અને આવતો બહુ સારો આવે એટલું તો એટલું અને જેને સંસારમાં વ્યવહારમાં રહેવું છેડિયા છોકરા ભણ્યાવા છે જવાબ કરવી છે અને એક ચિંતા ચિંતા બંધ થાય એવું કરવું હોય તો તે કરી અહિયાં પગ થાય છે હું તો શું ચિંતા થાય મારી તો બે લાખ ડોલર નું દાવો એવું જ છે એ પેલી આપણે જીવન જીવવું એ બધું ખોટું છે એમ કેવા માંગુ છે ઘરનું ખાઈ રહેશે ઘરનું ખાઈ ને કઈ બહાર બેઠો રહી જાવતા હોય ઠીક છે તમારા કપડાં ઘરના ને તમારે ઘરના દોરવા ને જો રાખવા પરંપરા જે ચાલુ આવ્યું તે ઉડી ગયું કારણ કે ભણતર આવ્યું નહિ પરંપરા ચાલેલું સારું હતું નહિ એના કરતા ઉડી ગયું સારું થયું સડી ગયેલું આવડું મોટું આવડું મોટું કોઈ પણ ચડી ગયું અને શું ના હોય હું થોડો આશીર્વાદ આપું નાખ છું આપણે નવું કલમો એ બધું બોલે નઈ આ ત્રિવાંત્રો બોલે પછી શાંતિ અશાંતિ થાય કઈક મન મને શ કામ માં લાગી જવું છે શુભ કામ માં લાગી ગયા ઉચ્ચા પુરુષો જે થઈ ગયા થાય છે નમસ્કાર વિધિ થાય એટલે નવા હરિહતા કે હરિહંત હરિ એટલે દુશ્મન અને જે દુશ્મન હણી નાખ્યા છે કોઈ પણ પુરુષ હોય હવે કયા દુશ્મન કે છે મનુષ્યુ નહી નમસ્કાર ગમે ત્યાં હોય પછી ખરો અને લોકો કઈ ના છે આ કોણે ભાગ પડી આલું કા ધર્ત વાળા એની પોતાની દુકાન ચલાવવા માટે હમારી દુકાન માં આખી વાત દુકાન ચલાવવા માટે શું કરે આવું કર્યું હું આખી વાત ને ઉડાડી પેલા લોકો નવા લોકો તો વાંસુ દેવ ના રીધું થઈને હવે આશી વાત વાસુદેવ નાણ ન છે તે આવી અને પછી શિવસે આ વૈષ્ણવભાઈ શું કે આટલું બધું હા પ્રજા ને મારી નાખી છે હવે અમે કોઈ ભૂલેગાર નથી જે મરી ગયા એ કઈ ગયા ભોગવે ખોટું દેખાય ને એમને ફળ ભોગવે છે પણ તમને બધું ભોગવ તમારે ભૂલે જ ને એટલે આવી છે બધી સમજવું તો કરશે કેમ લાગશે અડતાલીસ વર્ષ સિલેક્ટ છે એટલી અમારે આપડે કરવું હોય કરી લેવાય બધું થઈ છે મારે સિલેક્ટી રહી પણ તમારા સિલેક્ટ છેલ્લી ચાર લાઈટ એવું લખીએ આપડે કે આજ લાઈક જોડે ઝઘડો થયો ઉપર લખવી છે માટે તમારે મનમાં એ લાગશે નહીં બિલકુલ એટલે પછી એક આગળ ને ખાઈ ગયો પછી ના ચાલે હજુ છે હજુ કઈ કરી લો તારી ગભી બેર કમ વા પોતાની છે ગમે ને આ બધી તમારી પોતાની વાત છે મારી વાત નથી આ તમારી પોતાની વાત છે ને તમને હું જુદો લાગુ હું વન ફેમિલી રીતે જોઉં છું કેવી રીતે અને તમે તમારી ફેમિલી રે ફેમિલી નહીં કરતા હું આવરી મોટી ફેમિલી રહી એક વખત અમારા ભાઈ હીરાબા છોડી અને બેઠો એટલે આ બધી આખી થઈ ગઈ જીવ ને મનુષ્ય રૂપ માં કઈ દુઃખ ના હોવું જોઈએ દુઃખ છે દુઃખ છે એમનું સ્વાભાવિક દુઃખ છે કેવું છે અને એટલા હા જોડી ડેવલપ છો સમજો ને અને એ તો રસ્તા માં તાટે એ તો હવે ચિરસ્કાર કર્યો છે ને એમની સભા માં છે એ લોકો તમારે બે બાપનું સુખ જોયું મેં તમે આભરું રહી ગઈ ગઈ આપડું જતેન એના કરતા થોડા અહંકારોટો છે અને ખુલાસા થવાથી મનમાં ખુલાસો ના થાય મને કયા ઘરે બધું આપણે કોના છે તમને વાગત હા મન બધાની પાસે છે એકાઈ જ લોકો કઈથી લાવે છે મન જે મન તમારે પાક નહી રહેતું તમે જ ઉભું કર્યો